માણસ ને એને ચોખટ કરી નાખું શું હવે ઋણા માણસ ને તમે શીખો છો ઘણા શબ્દ બોલતા ફાવે નઈ એટલે આપડે બીજા શબ્દ આપવું તમે સુધાર્થ અને ફાઇલ નંબર છે તે કોઈ કામકાજમાં બેઠા હોય બધા સર્વે જોતા હોય ને તે બધું અને ઊંઘારતી હોય સર્વે જતા હોય ત્યારે આપણે કહીએ ફાઇલ નંબર વન ને શું ફાઇલ નંબર આભાર તમારી ભૂકી થયું હોય હોટલ માં નહી ખાતો ના ખાતો પણ આપણને પાડોશ માં રહે આપડે બની કરી ના ખાઈ તારે એને આપડે ના ખાવાનું મૂકતો પીવો જોવાનું તમારી ફાઇલ નંબર ટુ અને એમની ફાઇલ નંબર એ એક એલ નંબર ટુ લાઈફ નંબર ટુ કોણ હા આવ્યો નહી હું શું કેવા માંગુ છોડે છ ચાર ના મને પાંચ ના પચાસ નંબર દોઢ નું મની હજી ફાઇલ આવી ધરાે નિકાલ કરવાનું અવરું બોલ્યો ભાઈ તો એ આપડે સમજવાનું કે સંભાવે નિકાલ કરવો આપડે આ તો એ તો બોલે હું અવરું બોલી તો ઋણ એ બધું જશે એટલે તમે શબ્દ મનમાં બોલશો કે મારે નક્કી કરો મારા દાદા ની આજ્ઞા છે એટલે થઈ જશે ના થઈ જાય તો મારે કરવાની જો કમદારી સમજ ને તમે તો અમારે આજ્ઞા પાડેજો બીજી અમારે જોવાની જરૂર નથી એનું પરિણામ કારણ કે પરિણામ તો આવે છે પણ તમે પરિણામ પારકતી ઘણા ઘણા નથી હોતી કારણ કે હજાર હજાર પડવાળા ગુના હોય છે કેવા હોય છે આ ડુંગળી હોય છે એટલે આ ડુંગળી જેવા પડવાળા હોય છે આ બધા ગુણા અમારા જોડે એટલે એક પડતો હોય પણ તમને એમ લાગે આ ડુંગળી નથી આ સમય જેટલા પડ છે એટલા એટલા તમારે સંભાવ નિકાલ કરવો પડશે ગાડીમાં સિગરેટ ધરે ફાઇલ નો સંભાળો નિકાલતો આજ્ઞા છે સમભાવે નિકાલ કરવો એ તમે ખાસ લખી લખી રાખજો મળે યાદ રાખજો પણ સમભાવે નિકાલ કરવાનો અત્યાર સુધી તમે સંભાવે નિકાલ કર્યો નથી પેલો જેવો હોય એવું શું કર્યું અને ઈચ્છા નથી જે થશે એ કરી જોઈ લેવા ઈચ્છી કે થશે એ કરી જશે શું કર્યું નક્કી કર્યું સંભાવ નિકાલ કરી નીવડાવો જો અને આવી જશે આવી જ્ઞાન એવું થાય જશે નહીં આવે નહી હવે એનો દાખલો આપવો દાખલો એનો આપો આપડે તમારે સ્ટોર પર જવું હોય તો મારા સ્ટોર પર જવું છે માટે જમવાની થાળી મૂકો તો જમવાની થાળી તકે ના પાંચ મિનિટ પછી આવો હું તૈયારી થઈ રહી છે તમે પાંચ આવો આપડે પાંચ મિનિટ થઈ એટલે હવે આ જોયું એટલે તમે કયું આ જ્ઞાન આપણું હાજર થશે ઘડી ઉધી થઈ ગઈ એટલે આ જ્ઞાન કે તમને અત્યારે હવે કયું જાય આ વ્યવસ્થિત ઢોળી ભગવાન નામ ના રહે આ વ્યવસ્થિત ઢોળી નાદ શું દાદા મંત્રી કઈ મંત્રી લાગે છે એટલે એ ખુશ થઈ જાય બિચારા અને પછી આપડે હવે બીજું શું કરવાનું ત્યાં કઈ ધરી ગઈ આ ભાવ એકવાય નો પછી કયા સંભાવ નીકળતી ના ભાવે ખરે બધું ભાવે નઈ એ તો પેરા અર્થ બાજુ હવે ભાવ છે હા બીજો દાખલો આ એક દાખલો તો તમને આપ્યો સંભાવ નિકાલ કેવી રીતે કરવો આપ્યો ને સમજો દાખલો બેઠાત્મા બાયણા બરાબર આમાં થવા મળ્યું તમને ધ્યાન કરતા કરતા તમને શું લાગે ઘડિયા લાગી છે એવું લાગે તમે જ્ઞાન મેં આપ્યું બોલો ના વ્યવસ્થિત વ્યવસ્થિત ના ફાઇલ આવી વધારે એટલે નીકળવા ફાઇલ નો પહેલો નિકાલ કરવાનો અને પછી આપડે ધ્યાન નો પક્ષ દેવાનું એ તો વધારે એટલે બાયણું ઉઘાડી ને આપડે જોઈએ ફાઇલ નંબર પચાસ બની આપણે અનાજ કરીએ કહે છે કે મારા સાઈડ કોથરા ખ્યા મહેતાજી પૈસા નથી આવતા એટલે મહેતાજી કઈ કેમ નથી આવતા પૈસા ને કાકી એક કોથળી સવાસો વધારે ભાવ લખી લાવ્યો એટલે સંભાવો નિકાલ કરવાનું છે એવું આપણે સમજી જવાનું એટલે પૂછીએ તુરે કેમ વધારે લખી રહ્યો છે તો એટલે આપણે બીજી બાંકેટ ચાલે ને એને બહેડીને સંભાવો નિકાલ કરી નાખો બસો રૂપિયા વધારે માગતો હતો ત્યારે બધે પચાસ માણસો એ ના માને તો હો આપીને પણ હોય ના મારતી ફ્રીસા ઊંચો મૂકી દેવાનો કે સંભાવો નિકાલ કરી નાખો તો સર એટલે વેર ના બંધાય આપણે સંભાવ નિકાલ કરવાનો ક્યારે માટે બંધાય છે એટલે વેરથી બંધાય નહીં એટલા માટે સંભાવ નિકાલ જેમ તેમ કરી ઊંચો પકો ના માગતો એમ ચોટી પડ્યો હોય ને તો વેર નહીં આપણે દક્રવાથી આપડે નીકળવા લઈને લોકો રા ચક્રવર્તી લોકો રાહ ફોડી નહી પણ નીકળવા લાવે આમાં શું રાત નો ફાયદો હા તમે શું પોતાનું એના કથિત ચેત ગ્યાર પાસે ગયો અંદર ઉગરાણી કરવા માટે ત્યાં આગળ પેલા સાહેબ ને કે મારા કોતરસના પૈસા આપી દો સાહેબ કે છે ભાવ બધા લખેલા છે પૈસા નહી મળે તને એટલે પેલા મુસલમાન પૈસો ના આપવાનો પેલા ઓળખતો નથી સાહેબ આપતો કોંગ્રેસ ના બહુ મોટા માણસો કોંગ્રેસ ના હતા કોંગ્રેસ બહુ સગાઠું કરે કોંગ્રેસ ના મોટા માણસો પણ મારે આ કોર્ટ જાય પૈસા પછી ભરૂચ નહીં લે એટલે સાહેબ નીચે ફેંક્યા ભર્યું ગયો નઈ ગણી નીચે ગળીને ગજામ થાલી અને ત્યારે સાહેબ જોડે આ તો બે સાહેબ ક્યાં હુકમ હોય એને જેમ તેને ચડી ક્યાં થાય હુકમ હોય એમ ત્યાં તને જોઈ લઈશ કે તું શું કે છે પૂરા પૈસા ગયા ના આવે જોઈ લેવા બધું ના જોઈ રેસે અલગી ના શી વાત છે ઝઘડો કરતો શી વાર લાગે આપણને આપડે વિચાર કરવાનો એ જોડે લેજ બરોબર ને લે ના બંધાય તો જોડા દાખલા થયા બે દાખલા થઈ ગયા ગઈ કઈ વ્યવસ્થિત નિકાલ કરવાનો આ ચાર થઈ ગયા હવે પાંચમી આજ્ઞા આપું છું આ ચાર કોઈ અઘરી છે તો નથી અઘરી નથી તમને અઘરી લાગે છે આનું જ્ઞાન પહોંચું નથી આ તો આક્રમ વિજ્ઞાન છે એટલે પાંચમી આજ્ઞા કઉ છું હવે પાંચમી આજ્ઞા દે સિદ્ધાત્મા નો ચોપડો બાંધવાનો બસ પેલો ચોપડો તાબે હશે ને એટલે બધું નામ પર હું મારા ભાઈ જાત પર કરાય હવે તમારે જાત પર કરવા શું શુદ્ધાર્થમાં જેટલી આજ્ઞા પાડશું એટલી સિદ્ધાર્થ માણસો આપડે જમે જશું એક આઈટમ બીજી આઈટમ દાદા હોય એ નજીકમાં હો પછો ત્રણ શું પણ ખાસ જવું જઈને દર્શન કરી પાછું દાદા પુસ્તકો ને સ્ટડી કરવો સમજે જોકે તમે ના કરો તો સ્ટડી ના કરો ચાલે જો આમર સ્ટડી ને પણ આ બધું સુધાર્થ ના છું થાય બીજું બહાર બીજા સાચવાનો વાંધો નહીં પણ ફાઇલ ફાઇલ આવી પાક નો સુધાર્થ નાખો આપડો આદિ ઉપાધિ ના હોય સમાધિ રે એ તો કુતરા ને બે ભાકરી સમાધિ એવી સમાધિ શું કરવાની સમજ ને અને આપણા આપણા મોટા મોટા લોકો સ્વાભાવિક હું ફરી સો થી સવાર બહાર નીકળ્યો નથી રાત્રે નિરંતર જાગૃતિ ના થઈ ગઈ ભાઈ આ વાઈડનિંગ થશે અને ફૂલ ફેઝ થાય તારે એને કેવું જ્ઞાન કહેવામાં આવે છે એપસોલ્યુટ જ્ઞાન કહેવાય શું કેવાય એલ્યુટ ને ફૂલ ફેઝ થાય સંસાર થશે સંકુલ કરે તમારે આ કરવાનું જુદું બધા પાઠ આ ચેત ચેતું સંકુલ વિદાય પેલું બધું શું માથા બધા સમજે અરે તો હું જાણું છું પણ ખરેખર ખરેખર નાય ને સાંતેલો ખરેખર ના હોય ને હા રિયલેટી એટલે ખરેખર નાય ને રિયલ એટલે ખરેખર રિયલ એટલે ખરેખર પેલા તો તમે રિયલી જ બોલતા સુરેન્દ્ર હા છ રિલેટીવિયલી બોલો એનું નામ જી ગોઈ ગયો નથી તે તમે આરોપ કરો છો કે હું શાંતિ લાલ છું શું મમતા ભાઈ એટલે હું હતું જે રિયલ હુ બેઠેલું હતું જગ્યાએ એ રિયલ હું પોતાના સ્વરૂપમાં હું શુદ્ધ આપવા ત્યાં બેસી ગયું અને આવી ગયું હવે તો ભીક્ષા દર મૈયા સિંગળા ની બધું બોલે લોકોને મનમાં એમ થાય કે અરે સિંગળાએ કેટલું બધું દુખાગ્યું અને શી રજા કરી રાજાની તે અરે હું પૂછતો ખરો આ નાટક છે કે સાસુ છે તમે સાચું લડો છો કેટલી બધી થઈ ગઈ કે ભરી આ સંસાર તો દગર સ્ત્રીઓ અને છે આપણે બચું ખાવા જમતો આઈએ ખાવાની કીજડી એ લોકો ભૂલી જાય અરે હું તો જમ છું હું કઈક બચ્ચું થઈ ગયો ખેલવા હતો પણ તો ખરી રીતે લખવી જમ એ તો બસ રીતે સિદ્ધાર્થમાં અંગે વિજ્ઞાન થયો જે વિજ્ઞાન આપણે સર્વસ્વ રીતે મુક્ત આપે જે વિજ્ઞાન આપડે આત્મા કરવું કરે શું કહ્યું અંદર મન બુદ્ધે જે દર્શન કરવું કરે બહુ જ એકસેપ્ટ છે નહીં તો એકસેપ્ટ છે કેવું હોવું જોઈએ આજ આગ્રી નથી ને બહુ અને આજ તો કાલે હજુ કાલનો દિવસ તો રહેવાના જ છે કાલનો દિવસ જેટલો લાભ લેવાય લઈ લેજો શું બઉ કારણ પરંતુ જઈએ તો એ રીતે બે હજાર જવાના તો આવી શકાશે નહીં કામ થયા અને મને આજો તો ભૂલકુખ થઈ સુધાર્યું હતું તમને શું પરિણામ આવ્યું અને ભૂલકુખ થયું તો સુધારું આપી ખબર ને એટલે કાલે ખાસ આવીને આવી જવાનું છે તમે બની ગયા બંગાળે તો આજે મોન ના દેરે છે શેર પણા જો પાણા કરે બોલવું તો આની શું બોલ છે ને બો મારું હેઠા કે બહુ બદલા ન લાગવાઈ અરે એ હંકાર એ મમતા કોણ હા હંકાર મમતા ગા લેતો નંદન ને હંકાર મેં ગ ભીગો જમકો થઈ ગયા નથી થયું નથી થઈ ગયા નથી અત્યારે શું થયું તારે હું સિદ્ધાર્થમાં છું પ્રસિદ્ધિ સંપૂર્ણ બેસી ગઈ શું પ્રસિદ્ધિવાય કેવી કૃષ્ણ ભગવાન ને આ પ્રસિદ્ધિ બેસી ઉઠી ગઈ હતી કૃષ્ણ ભગવાન દર્શન એના કાકા દીકરા આ જ્ઞાન પછી તો ચાર નિરંતર પડે પછી કઈ કાર્ય નહીં પડે સંસાય લેસારી કાર્ય ભાઈ આમ પ્રતિથી તમારો ભાઈ તો તમારી બચા કઈ થઈ કારણ કે બચા હતી તે બહુર મુખ્ય હતું શું હતું બહુર મુખ્ય શું બહુ લોકો અને અંતર રાત્રો થઈ ગયું એટલે સૌથી હા લાગે સાયમ થાય